એટલે આ કામ નીકળે એવું જગ્યા છે લોકોએ છે ચમત્કાર જોઈએ સમૃદ્ધિ જોઈએ છે તો જ્ઞાની પુરુષ પાસે અમુક માણસ ને આવવાની સુર બીજો ખાઈ જાય નઈ તમને જગા રે નઈ અને બધું દૂર જાણી ખાઈ જાય ખાનગી રાખેલું ત્યાંથી ષણ થ થઈ આવશે જેના યોગ બેસે ભાવનગર થી આવે બેઠો લઈ આવે બેન આપ્યું છે ને ઘણા માણસ હવે એ સમજે વ્યવસ્થિત નથી બોલતા તમે બધું સમજી ને ફોન પછી જાણવા માંગો છો અને ભાઈ અમારી આજ્ઞામાં ગયા છે દાદા કામ તો ચાલુ થાય અમારે એવું એને ગમ ગયો બધાને એ સર્વોત્તમ વસ્તુ એ છે વસ્તુ એ છે ને પાછું છે બધું સમજવા બઉ સમજ આજો પણ એને આજ્ઞા આજ્ઞા ભી સમજાતું જ નથી સમજાય છે કે જ્ઞાન કરી લેવું જ કે રવિવારે રસ્તા માં આગ લાગે એમાં દુકાન જાય છે જોવાની જરૂર છે તન્મ આકાર થયેલ ભૂલી જાય જોવા માં ભૂલે ભૂલે એટલે જો બધું કાપુ છે ને બે સમજી લેવાનું હાથમાં આપ્યો છે આગળ પાછો આવ્યો નથી નહીં શાંતિ રહે નહીં એક પરિવાર શાંતિ ના રહે ને અને રાતે ધ્યાન સરસ રાતે ના પણ હોય પણ શું દાદા મહી સાતા એ જ લોસ નું કારણ આ જગત મે કોઈને મરી છાતા ના રે બહાર હે સાબે યોગ માં ગમેવા યોગ વર્તે પણંગ તો છાતા જ રહે હ તમે હ દેખે અંદર નિ છાતા અંદર ઓ ઝિંગ ઝિંગ ઝિંગ થાત ગદુ હોય જો સમાજ સેટ લાવે મે લાવ તા કે બડા કે છે હા લાવ ના ઠીકે છે એ દુખાયુ હવે આ એમ કે તો ઘણો છે આમાંથી ઉતો કરી નાખો હે તમાર બેન હોય તો તમે તમારા ગરીબ માં જ કરો શું કરો તમારે છે કાબુ નહી આપડે ઈચ્છે તો નથી બોલતા ઘણા તો ઘણા આપડે ઈચ્છીએ કે આપણને આપો કઈ તોય નથી બોલતા એ વખતે બોલે એના સત્તા નથી ને એ મારે સત્તા છે એવું કા વ્યવસ્થિત છે બેઠા છે એમ નઈ કેવા બરોબર ને હાજર આ બેઠા છે તે જ વ્યવસ્થિત છે એની ઉપર કશું આપવાનું નથી ક્યાંક બીજા આપવાનું છે ન લો લો એટલે કાયદો છે એવો કાયદો સૌ સ્વતંત્ર સ્વતંત્ર સૌ સ્વતંત્ર સ્વતંત્ર ઠંડુ પડે નઈ બધું મનમાં આમ કઈ નાખી જશે શું કરવાનું છે એ ગમે શું કરવાનો છે એ જ પર આકર્ષિત એવું નિર્માણ થઈ જશે આકર્ષિત સંસ્થા ઉપર બરાબર સંસ્કાર ની અધિકારણ ક્રિયા થાય ભૂલો ભાગવા આયા છે ના ભૂલો વધારવા ને વધારે લે હોય તો ભાગવા આયા છીએ ભૂલો ભાંગવા માટે અને મોક્ષ એથી દેખી દેવાનો પર આપી દેવાનો બરાબર દેખાય આઠ આઠ વાતી એટલી ભૂલ ભૂલું ભાગે છે ભૂલ દેખે છે ભૂલ ભાગી ભૂલ દેખાય ભૂલ ભાગી ભૂલ બરાબર ભૂલ ભાગી જેટલી ભૂલ ભૂલી ભાગી એટલા મુક્ત થઈ ગયો મુક્ત બરાબર જે વ્યવસ્થિત કર્યું છે સમજાય એવું નથી આવજ્ઞાન ક્રિયા ને અજ્ઞાન ક્રિયા એટલે ઉદય કર્મ ની આજ્ઞા ને પાડે છે આ લોકો શું કરે છે ઉદય કર્મ ની આજ્ઞા ને પાડે છે ભગવાન ની આજ્ઞા પડવાની ઉદય કર્મ ની આજ્ઞા પાડે છે ના ઉયિક માં ગયા ફાંસી નો કર્મ બંધે છે સામાયિક માં કર્મ વધે છે એટલા બધા આકરા એટલા બધા આકરા બંધે બે જ ધર્મ છે ભગવાન ની આજ્ઞા માં રહેવું એ આજ્ઞા જ્ઞાની પૂછે સમજવી પડે આ બધા આચાર્યો કેમ ભગવાન ની આજ્ઞા માં રહીએ છીએ તારે હું કઉ ભગવાન ની આજ્ઞા માં નથી રહેતા તમે ઉદય કર્મ ના ભગવાન સમજી એ તો મોહ ચડે સારી વાત સમજાય મોહ ચડ્યા નથી હું આચાર્ય છું મારા છું મો છે ત્યાં આવ્યા હશે ને સાહેબ ના ઘર નો મોટ્યો ના આયો મો કર્યો એને એને આપડે ઉપાસ્ર મો છે સંસારી સંસારી મોહ પાતળો હોય અને એ જાડો હોય મોહ પેઠો ત્યાં સંસાર છે બરાબર એ પછી હોય તમે ત્યાં પણ મોહો ત્યાં સંસાર છે મો નથી ભગવાન ની આજ્ઞા છે કર્મીભૂત કરી નાખીએ છીએ પચીસ મોહની ના ફર ઉડાડીએ છીએ એક કલાક માં તેથી બધા એમાં જો ડાહી રહે બઉ વાર થઈ ગયો જો કરેલો જગત ના ર બરોબર ઉપવાસ ઉપાસ તપેલું બરાબર કેમ સરમ બોલ સર બેચલ બોલ આ બ્લડ ચેક હા કે મે મે કદી નહોતું બોલવા લાગ્યો કે એનું કામ કરે અત્યંત સંભવ છે લાપાર્ટ ગયો અને મુબદદ નંબર સે મુલક પર આરાય દેવ હતા ખાસ આર્તિ ન હતી આર્નતી હતી સંગ્રામ જીવન તો સંગ્રામ જ છે ને સાર લઈ લેતા સુધી પાર જ્યા પછી જરૂર આવજો માસીને આવે છે ના આવે છે પછી હું તમને પણ જવાને કરતા એક બેચાર વાગે વેચરી જાય તો પછી આરામ આરામ તો નિસાન ચાલે તો ભાગ્યમાં ગનેગારી પ્રતિકૃતિ આપડી રુચિ રુચિ હોય ને આપણને ગનેગારી દેખાય વાત છે પણ આપણે રુચિ ના હોય સદાય દેખાય પોતાના દોષો ગનેગારી પ્રતિકૃતિ ગનેગારી પ્રતિકૃતિ આપણી ગનેગારી સિદ્ધાર્થ ના થાય ને આ બધી રહી ગનેગારી ગનેગારી તે દેખાય આપણને આવે દેખાય નેગારી ઉભી થઈ લાગે પોતાની ભૂલ પોતાને પાસે ગનેગારી પ્રતિકૃતિ કે ભૂલ તો બહુ નાની ચીજ છે પ્રતિકૃતિ દેખાય આપણે એમને એટલે કાલ મિદ્રા થયા જ કરવાની નિરંતર નિદ્રા થયા કરવાની એટલે હું દે કરે અને દેખાયા કરે સજ દેશ ના પ્રવચન થાય છે એનું અનુજન એવું છે કે સત્સંગમાં આપડે દેશ ને છાંઈ લયા કરીએ ंगी छाया लेया करिए जगत मैं कर्जो है भट्टी है बड़ी छाया करिए सत्संगो आज ब्रह्मांडी बणु जिता बदा जे बोलायू ब्रह्मांड में फिर जाए प्रगट परमात्मा एक जगत रोग नाखी प्रगट परमात्मा स्वरूप दादा भगवान आखो अपना जगत ना रोग से जड़मू नाखी ना खोजे इतने हम धीमे धीमे आपने बड़ी गले गई बड़ी ट कग्ला પણ મોક્ષ સત્સંગ નહી બધા કાયદામાં કેમ આમ બેઠા છો પલાસો આમ કરી દેસો પલા પદ્મા શર આવી દેશો અને કેમ મોડા થયા સાડા ચાર વાગે આવી જવું જોઈએ એ બધા એ સત્સંગ અને આ નો સત્સંગ એટલે બિલકુલ એકતા લાગે અને ત્યાં માર્ગ માં શું હતું જ્ઞાની પુરુષ અને શિષ્ય ને ભાવ પુષ્કર શિષ્ય ને ભય બહુ રહ્યા કરે કારણ જ્ઞાની પુરુષ નો અહંકાર રહ્યો છે વીસ ટકા નો અહંકાર હોય એસી ના જ્ઞાની ને વીસ ટકા અહંકાર હોય ભાઈ ને એટલે પેલો અહંતા ની જાય ભય રહ્યા કરે એટલે અહમ્ય થાય એટલે કે થવું જ જોઈએ પણ આ કાર્ય લઈને અટક્યું અહમૂન્ય એટલે કેવાય ને થવું જોઈએ કે આપવું જ જોઈએ પણ કાર્ય લઈને ચાલો મહાવીરાટ પ્રત્યક્ષ ભગવાન દેશ સાથે સિદ્ધ ક્ષેત્ર ચૌદ દેવ નો હોવા છતાં સિદ્ધ ક્ષેત્ર નું જે સંપૂર્ણ રહ્યા છે અનિયમ છે પણ એનો મૂળ મન કે વ્યવસ્થિત છે માર્ગે છે મોક્ષ માટે પણ આ છે આ ને મોક્ષ વૈભવ જે વૈભવ સાથે છે એ ખરો સેવન છે લગાવ્યા નાખતા એવા પણ ખે एक माटोपुर है कि थे दिखाते बढ़ू देखाय छाँ पे नाम दर्शन तप है चारित्रणबीठा है आज दमिक ज्ञान क्रिया સક્રમ જ્ઞાન ક્રિયા છે નિરાતુ થાય એટલે શ્રી ભગવાન નો આઠમો ગુણ કેવાય સિદ્ધ દશા નો એ નિરાુતા ઉભી થાય જાય શાંતિ લાગે પછી નિરાણ લાગે પોતાના માટે બીજા ને માટે પ્રકૃતિ आत्मनिष्ठ अनुभूति विराग स्वराश्रुति मैं आज आत्माष्ठा थे अनुभूति है विदराग स्वर्गीय श्रुति हो ભાગ્યમાન ગનેગારી પ્રતિકૃતિમાય નિવૃત્તિ સ્થિર વ્યવસ્થિત સમજણ આવે એટલે ત્યાગા ત્યાગ લગાવ શું કે છે નિરાકુલતા ઉત્પન્ન થાય એક કેટલું ગોઠવી લીધું કેટલું ગોઠવી લીધું એક જ વાક્ય માં ગોઠવી લીધું કોઈ બીજા અચાર્ય મારા જવાના જ્ઞાન દર્શન ચારિત્રા થી તપ ના દેખાય જ્ઞાન દર્શનાથી તપ ચારિત્રણ એટલે કોઈ દેખાય નહી છે જ્ઞાન ક્રિયા જ્ઞાન ક્રિયા તમે સંભાવ નિકાલ કરો ને એ આજ્ઞા અને જ્ઞાન ક્રિયા કેવાય છે ખરી જ્ઞાન ક્રિયા તો જયારે કે શબ્દમાં નથી હોતી એ અશબ્દ છે પણ આપડે પછી તેના પેલું ભય થયું કે ખરી જ્ઞાન ક્રિયા એટલે જ્ઞાન ક્રિયા દશા ફળ મીઠો લાગે મીઠો લાગે તો મીઠો લાગે છે નિકાલ કરવાની જે ઈચ્છા છે એનું નામ જ મોટા મોટો સંયમ શું એટલો મોટો સંયમ કર્યો વૈભવ છે તો લગન માં વાજ્યા વાજા વૈભવ માં વૈભવ માં સંયમ શું કે છે ગુરુ મહારાજ સરકાય નાખે કેમ ગયો લગ્ન માં દમકાવી નાખે પણ ભગવાને શું કહી છે જાણશ ને ઉગ્રતા સંસારી ને ના હોય એટલી ઉગ્રતા હોય પણ એ ઉગ્રતા ને ભગવાને શું કહ્યું છે બીજી ઉગ્રતા કઈ છે શું કહી છે મોક્ષ જાય એટલે પોતે ઉગ્ર થાય નથી સંસારી પણ એને મોક્ષ માં જાય બીજાના કલ્યાણ માટે ગીરી મારા ઉગ્રતા થાય એટલે પોતાના મય તો આ ધનપદો થાય જ ને સંસારી ઉગ્રતા કરે અમારા કરતા સાહેબ બહુ ગુસ્સે બહુ થઈ ગયા સાહેબ નો ગુસ્સો સાહેબ નો ગુસ્સો ના કરાય શું કારણ કે તેના માટે હેતુ જોવા માં છે શું છે અને ત્યાં બધું ઉગ્ર થવું પડે આપડે આપડે અહીંયા તો એવું કશું હોય જ નહીં આપડે અહિયાં તો બસ વહેલું આવે મોડું આવે ત્યારે આવે અનુકૂળ આવે આથી પછી જતો રહે ના લાગે નઈ આપણા બળેક બળક ના લાગે મોડું થઈ ગયું શું કરીશું આવે એ ના લાગે ને પેલું તોલ પડે નહી તેલ તેલ પીડાય સત્સંગ વિશે તો પાંચ વાગ્યા નો ટાઈમ આપ્યો હોય તમાર સુધી ચોરી કરવા પોણા પાંચ વાગ્યા બધા શાકભાજી ના થયું હોય દૂધ ના આવ્યું હોય બેવું પડે દીકરી પેલું ખાવાની અવસ્થા છે ને જવાય નહી અને અહી ખવાય નહિ બરોબર હોય અહીં ગુંચ્યા કરે તો કશું વળાય નઈ તો કઈ સંભળાય કશું અને પેલા હાજરી પુર્યા કમા આપડે શીખ જાય તો હાજરી પુરાય નહીં સંભળાય નહીં તો અવસ્થા નો કોકડા બધા ગુસે ગુસે ને નરી કર્મ જબરજસ્ત કર્મ ની કમાણી કરે છે જાય છે ત્રણ તો બહુ મોટા કર્મ કમાણી કરે સત્સંગ માં જ બહુ કમાણી કરે ને જ્યાં જાય ત્યાં કર્મ કમાણી કારણ આરમ આરંપરિક રસી નિવૃત્તિ નથી આરમ જ્ઞાન ક્યારે થાય મતિ જ્ઞાન ક્યારે થાય આરંપરિક રસ પરિવ શ્રી ભગ્ઞાન ક્યારે થાય આરંપરિક લક્ષ્મ રહેતો હોય માટે કઈ થઈ ગયા કે છે બધા શીખવાયું કેમ શું બાકી રહ્યું આરંપરિક સત્તર વાર વખતે આરંપરિક ગ્રહ કયા કે તમને યાદ છે સત્તર વાર વંચાવ્યું એટલે પેલા ભાઈએ મને આવી રહ્યું કે છે લક્ષ મને સારું રહેશે ગુફા જશે એના રોગ જુદી જાત ના થયો છે એની દવા જુદી જાત છે તમારા રોગ જુદી જાત ના થાય જાય સંસા રોગ જાત જાત ના જુદા જુદા હોય છે આ અક્રમ દવા છે કેવી છે પછી મેં એમને કહ્યું આરંભ કરે છે શું કહ્યું છે અણારંભી સુદુ અનારંભી શું કહ્યું પડે બિચાર પછી મેં હમઝન પછી બધું થઈ ગયા પાછા કઈ દઈશું ગતિ પ્રમાણે સમજાય અપૂર્વ અહી મોક્ષ નો અનુભવ નિરંતર વર્તે એવો આપેલો છે પોતાની ગતિ પ્રમાણે સમજાય મારા હીરો છે પતિ પચીસ લાખ એની કિંમત સમજે તો રાતે પચીસ લાખ નો આનંદ થાય ને ચાલીસ લાખ નો જે સમજે તેને એટલો આનંદ થાય કે ચાલો પચીસ લાખ જેટલો બહાર આપડે હિરો છે હોય વીહો જેટલો લાભ થાય એટલો થાય અપાશ માં બેસી રહ્યા છે તે આરંપરિક રસ વાળા છે કે છે અને તે અને તે સામાયિક માં આરંપરિક રસ વાળા છે શું કે છે હા અને અને અક્રમ જ્ઞાની મહાત્મા હોટલ માં બેઠા છે ભાન વર્તે છે હું શુદ્ધ છું એવું શુદ્ધ કોને કેવાય હું શુદ્ધ છું અને બીજા નામે શુદ્ધ દેખાય આત્મા છે એવું દેખાય છે અને મારી આજ્ઞા વર્તન ને એ શુદ્ધ પ્રયોગ જ કહેવાય એક આજ્ઞા પાંચ માંથી એક પાંચ રાખું એટલી રાખે એ અપવા કોઈ કોઈ એટલી પુલે જાગે સ્વાગત સ્વાગત ના લઈ લેતા બેન એમની ભૂલે જાગી હતા એ તો બાબા બાબા ની બહુ આવી હોય આવું પણ સારું લાગે પછી કડવું લાગે સુરત માં બધા બહેરા દાદા ના કે જેવા લાભ મળ્યો ને એમને કેટલો લાભ મળ્યો ને એમને તમે કોથો એવું જ છે પણ કઈ મારી ઉંમર ને એમની ઉંમર માં એમને અડસઠ અને મને કઈ પંચાવન તમારું કેવું હતું પણ હું દસ વચ્ચે ને માણી છું એમના આવતીકાલે એવું છે ને આરંભવાને જે કહ્યું છે ને એ તો ઉપાસ માં બેઠો હોય તો એ આરંભ પરિક્રમ હોય કરતા છું ધન જે આરંપરિક રહી કહેવાય શું કેવાય કરતા એને આરંપરિક રહી કહેવાય શું કેવાય કરતા બધા અમારા અમારા બધાની કેરે પુણ્ય યાદ કરે નિવેન દેવી એમ એય બનાતે હા થાય ડાદાના મીઠાઈ ઘડાય ને બરબર એલોરો નાકા મતલબ ઓર જલ્દી જલ્દી તો બધા જ જલ્દી જલ્દી ખવડાઈ દેતે ની થાય મને માર કે તો બનાતે બહુ આરસ હે ને થઈ દે થઈ જાય જાય તો જે આપણે આરંભ કરીને આરંભ કરીએ છીએ તેને આરંભ કહેવાય છે યોજના નહી ખાલી હું ચંદુભાઈ કરીને ઊંઘી ગયો તેને આરામ કેવાય હું કરતા છું કરી ક્રમિક માર્ગ ના જ્ઞાની નો આરંભ હોય શું કહ્યું જ્ઞાન એસી ટકા જેટલું ભાન છૂટ્યું એટલું વીસ ટકા રહ્યા ને પુસ્તક કોચું એમાં બધો બધો ફળ એમને પારેલો હોય છે પણ આપડે માર વિજ્ઞાન છે જુદી સમજાવ્યા પછી વાંચી તો એનું ઘેર પડે જાય ક્યાં રહે છે ભાઈ એને જ્ઞાન પામ જોઈએ તો પંદર જ્ઞાન આપવાનું આ નથી ગમતું તમે આ આપણું પદો નથી ગમતો પદો એટલા બધા સ્ટડી નાખો ને આ પદો તો એમ બોલ બોલે જ પદો બોલશે એને અમે ગેરંટી આપીએ છીએ કે ત્યારે બીજું પેસી જાય શું થાય બિચારા પેસી જાય બીજું તો પેલો ટાંગ માં બોલે તો દ્રષ્ટિ રાખે નઈ આપડે અહિયાં આથી થાય છે પરમ સત્ય છે પરમ સત્ય છે પરમ સત્ય છે ત્રિકાળ એમ જ છે જવાના પ્રસંગ ને સાવધાન પડે મંદે સંતા નિભાવ આવે પછી શું કેમ માંગતા નથી એવો પ્રશ્ન નહીં થવાનો અને આપડે આપડે ના આપણું જ્ઞાન શું કરીએ છીએ બીજા નથી માંગતા એના માટે આપડે કઈ જ નથી પ્રશ્ન બીજા ના માંગેલા આવેલા સંભાળ નિકાલ કરીએ બધા એક વાક્યમાં સાર આવી જાય છે આ વિજ્ઞાન એ છે ભગવાન ભગવાન ના અડતાલી આગળ પૂરા પૂરા છે આપડા વિજ્ઞાન એ જ વ્યક્તિ પણ કાલે લઈ લો બધા જેટલા વાક્ય છે આગળ બધું બરાબર ઘણા આવી ગયા અહિયાં અનારંભી કહેવાય કેવું અનારંભી વાત સમજાય તો કેવાય અમારે નથી પડતા કોનો કોર્ટ છે કઈ ખાદી નો છે આવું બધું હવા બીજા નથી નિશ કહી ફતેર થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો પુરાવા થઈ સરસ કંઈક કાઢા દે આંગન મધર સેટ પડી રહેવું પડે એને એઈ ફેઇલો થઈ કે ફેઇલો બની કે તો આનો જ્ઞાન હોય ને કોઈ ભેદ કોઈ હોય એક ભુની છે જબરજસ્ત પડી રહેવાય અને વસ્તુ રોધાને આજ પેકેજ એક ને આપડે કરેલા જોવા જલ્દી કારોબારી ના પડાય નઈ આપડે જોયે કોણ કહેવાય આ કે તે આ કે ચીની રોવાના સરાવા હા બે જુના હોડિયા લે દેવાવાના છે છરી ચીરા ને છરી ચીરી ને બેડે ગઈ હા એ કભી એવો હી દે અમાય આલે બે જો નહીં લગાને આટલી તો મારો ના દેખાય નહીં કેરા આવતા દે ડાળા માટે નહીં હા દન એ કેરા હા તમે કદાચ એલસીના બજેટાઈંગમાં છો કે રોહી બાઈ બરાબર યુઝરાઈટ છે અને વિચારાને ને તે આવા આલને વળેલા મને બજેટાઈંગ થઈને કાળા આદત પર પર કે ક્યાં હોવગા ટીકી દેવા ગર ટીકી દેવા ગર ઓ ટીકી દેવા ટીકી જો દેને ઉછળગે છે દી છે દીસેયા લઈને કાકા તમારું બરાબર ભઈ આયા નમસ્કાર બુલ ધર્મ પર પછી બતાવો કે કઈ વધારે આદત પેલો ફાઈલો સબ નંબર ફાઈલ દેતો છે રૂમા મે નો બોલે જીમે સબ આમ પૂરા હોઈ નાં જીલેરા ફાઈલ લે આ ગયા ધામ જીનાનો સા ઇજે બેના જી ધામ નામ એકલો મત લો જી ફાઈલ નંબર પાર દે છે એમાં ઓ જી સાલા બસ એ નામ બટ હા સરસ એ ફાઈલ આવી કે લગા